આપડે ખુડ ગયા હતા બધા સંયોગો ભેગા થયા બધા વિયોગી ના થઈ ગયા બધા બધું થઈ ગયો સંદાસયોગ યાદ ના રે ત્યારે યોગી થવાનું છે કેવું છે એટલે આપડે એમ કહીએ સંદાસ સંયોગ નહી આ સંયોગ પછી યોગી છે ભાણા કેવા સ્ત્રી ના સહયોગ દેહ ના સહયોગ ચશ્મા ના સહયોગી પણ બઉ અતિશય આમ ઉધળું દેખાવ મતદાન કરવું જે દે નવડાવે તો હોળી ઉઠે શું થાય નવડાવી ના હોળી ઉઠે ના હોળી ઉઠતું તેને વર્દન કરી દીધો હોય વધારે ઉઠે પણ બેતન દાળા સુધી ના નવડાવી હોય તો ચાલે દેવલોક માં હંસ ગતિ માં છે એટલે હંસ ગતિ માં એટલે શું કેવાય કયા શબ્દ છે આપડે છતાં પણ એમ સારું સારું કરવા માટે આવે છે નાના નો જ હાથમાં આવે છે નાના જ એમ કે નાફાવતોક્ષ હોય પછી એનો મોક્ષ હોય ને પછી મારે કેવું ના જાય આપડે થોડું ઘણું આગળ કરીએ વેખ આપડા જશે ને વેગ ગયા પછી તો લોકો ઉડતા બોધી ખોવા બોધી ક્યાંથી મળે દલાલ મળતા નથી કવિરાત પદો લોકોને સમજાતું નથી ને એટલે આ તો શુકલેજાર ની શ્રેણીમાં છે ધર્મ ધ્યાન માં આવ્યો નથી હિન્દુસ્તાના લોકો તો કસાય પ્રેમી હોય કેવા વિષય પ્રેમી આખું જગત હિન્દુસ્તાન આજુ ઘણી કસાય પ્રેમી કસાય પ્રેમીય પ્રેમી બસ કસાય માં પડેલા મધુરો કસાય માં પડેલા મોતી કસાય માં પડે મચ્છા મારવા જ કર્યા ભૂખ લાગે છે કે શું થાય અને આ લોકો જે વિષય ભોગવે છે એ તો ના છૂટકા નું ભોગવે બચારા આખો દાડો આપડે ભાઈ ને ફરફાઈ કર્યો હોય ને કસાય મન કસાય જમવાય પેલા શેખું પડે બધા ના હોય કયો હોય સાજુ બાજુ બધા અને રઘવા ગયા રઘવાડીયા પરમાણુ રઘવાજિયા ના એટલા બધા હોય આ લોકોવાઘુવાગવાસ ભગવાસ કચાય કચાય ના પ્રેમી અભિસાન રઘવાજી હોય તમે રઘવાટી કોઈ જોયેલા સાધુ આચાર્ય નહી જોયા સાજુ આચાર્ય રઘવાટિયા નહી જોયેલા અરે આપને વાત કરતા રસ ન પછી એમાં વાત વાંધો હવત ગરા મહારાજ સાહેબ વાબ વાત મત પતા રહતા ભુગ ભુગ ભુગ કસ કસાઈ કે આ બને ન બફે એમ દેને સર પરતી કો મને કમાઈ ચેન મોક્ષ આ દાદા એ બધાને જગાડ્યા કે ભાઈ આમાં તારે ચૂપ પડે છે એવા હં ના નથી પરંતુ તારા ચૂપ શે મો થાયું મો માર્ગી થાય ને મોખ માર્ગી કોણ થાય અત્યારે આવું બધું કસાઈ નો પ્રેમ આટલા બધા બધા અને કથાય પ્રેમી પોત પોતાના તાનમાં જ હોય પોતાના તાનમાં રઘવાચીરા કથાય પ્રેમી હવે પ્રેમી બીજા મહી ના હોય ભગવાને કહ્યું કસાય થી કચાય થી વેગડા પ્રોગ્રેસ કેવી સાહેબી કચાય માની અમે અમારા કામ ની વધારીએ અમારો વિકાસ કેમ થાય નઈ મારો નંબર લાગે કે નંબર લગાડવાની કાર્બર લગાડી આ છે કેવું આ છે નંબર લગાડવા માટે છે બધા આવી પ્રકૃતિ છે એટલે વિજ્ઞાન વધ્યુંલ ડેવલપમેન્ટ થોડો બધી એવી છે ના પ્રકૃતિ છે એટલે માટે વપરાય છે નંબર લાવવાનો અને ફોરિન વાળા ને એવું તેવું નથી ફોરિન વાળા ને તો ઘેર નવી શોધકોલ કરવી ત્યાં કરવું જમ્પુ નથી ભગવાન ભગવાન ટેબલ ઉપર આવીને મખણ મંગાવે પાવ લેટમાં શ્રીમંત સર બે હાથે જમતો હોય તો શું એટલે મને કેમ કસાય મીલો મને તો લોકો માટે આપડે એમને ના કહ્યું તો કેવા લોકો છે ભોગવવા બ્રહ ની ભોગભૂમિ ભલે જુદી હોય પણ આપણી દુનિયાની ભોગ ભૂમિ તો હિન્દુસ્તાન છીએ બીજી બધી ભોગ છે મળતો નથી અમને વરાય ના મલે ને કર્યું અમને વરાઈ નામ બેઠેલા હોય ઘણા કે દુનિયામાં રાજમાન રાજુ ના હોય બેઠેલા હોય આ તો જમતીર બે હે જ ને હું મારા કામ માં પડું આખો કોઈ માન ના તાન લોભ ના તાન પ્રધાન પ્રધાન પદ કોઈ નાય આંગળી જેવી કરી શકે દુનિયા અમેરિકામાં એવું થઈ ગયું છે ને બધું બધું ચાર પિશન વડાપ્રધાન ચાર પછા ત્યાં લગે છે ઉપર થય એટલે તન્મ આકાર છે નાટકી ડ્રામેટો ડ્રામેટ ને ઇન્ડરવ્યુ નો ડ્રામા બજવવાનો છે તમારે તમે તો ઇન્ટરવ્યુ ભાઈ થઈ જાઓ તો કેટલી જાહેર લાગે આ ઘરે ડ્રામા પણ દેખાવ કરવો પડે એક દેખાવ કરવો પડે હોય દેખાવ કરવો પડે પડે ને ઘરે બોલ્યો તમે આ કરના છીએ આપણે આપે જુદા ઉપરછલા વ્યવહાર બધા નથી સંસાર રાખતા બરાબર શું કે આપડે કઈ કે તમારે કેમ નો સંબંધ છે તને લટકતી સલામ આપે છે એ રીતે આખા જગત જોડે આવડે મને કહેવું ને આપડે લટકતી સલામ આપડે મેક્કરે લગત આવડી એ તો એ જ ને આપજુ આવડી ગયું આ દેશ જોડે લટકસી એ જ્ઞાની વરીપતિ બીજું જ્ઞાની કયો હરી ગડ દેયો લટકતીરા વાત ઘર પડી ગઈ તને આલતીક નહીં લટકતીરા આવડે છે આવડે છે એક વાર જઈને એ કારણે અહીં ગટ કે આવી કેવો હોય અબુલાય નહીં ઘર પડી જાય ઘર ઘર પડી ગઈ સુપર ફ્લોર પર અહીંયા પથલો જ ના હાર હાર ને આ કે બહુ સન્માયા કર નહીં સાઉ તો પરાસા લતા ભરે આ છે કે નહીં ના ખરો <laughs> કેમ ના ગયો કોઈ ગઈ છે તારી પાસે આવશે નઈ માડે છે કેવી છે એક આમ મહાત્મા સલામ બાકી બધક થી સલામ કે લટકતી સલામ શીખ્યા છે શું છે લટકતી સલામ શીખી રહ્યા છે ને નહી સલામ કે છે કે એવું કે છે નાસ્તા કરવા પાણી કરી બધું કરવું લટકતું છે શું કે બધા વ્યવહાર કરું છું લટક સલામ લઠકતી કાલે હવે નાનામી ઓ આપડે કઈ નઈ હાથ ધોઈ નાખવાના બીજું કહે એના પછી બીજું પણ ધર્મ અને અધર્મ ભેદ જુદો પાડે જેમ બીજું પદ અવકાશો અવકાશો ને વિશ્વ ધ્યાન ધ્યાને અધર્મ ધર્મ થી ભરવું નહીં એટલે આપણું આકાશ આ બધું કોલમ કોલ છે આકાશ છે ને એમાં લટકથી સલામ વગેરે એમ કહીએ આ મારા દીકરા પોતાના આત્મા નું ધ્યાન રાખ્યા કરે એટલે પછી ત્યાં આગળ થી અધમ થી ભરાયા કરે અધર્મ થી અધર્મ ભરાય કરે કેવું વિશ્વ ધ્યાન રાખે અને ત્રિકરણ આહાર આપડે કહીએ ચાલ આવજો છે અને મન રૂપી હથિયાર આપડે કશું કે એનું વિચારી હિસાબ કરવો હોય તો જડી જાય વગર કાગરે ઘણું ના કરે ના કરે વગર કાગરે પાંચ બાર હજાર અને સાડા બાર હાજર ઉપર છક્કી થયા મન થઈ એટલે તણ કરે એનો આહાર તો છે પાછા આહારી છે તેને એમાં ધર્મ વિના ફરવું નહી એટલે સાણપતિ નો આપીએ ને શું થાય સાણપતિ નો હાર આજે મને સાહેબો શિવ જાત જાતના ભાઈ ના આહારો છે ને ક્રિયા વચ્ચે ધર્મ રાખી બધી ક્રિયા ક્રિયા થી ધક્કો વાગે એ અધર્મ રાખે છે આપડે જતા જતા કોઈ ધક્કો વાગે એ અધર્મ નાખે ભાઈ તો જતા ધક્કો ના વાગે એવું આપડે રાખીએ એમ ધર્મ ક્રિયા વચ્ચે ધર્મ રાખે છે પણ હવે સીધી વાત છે આપડે મારી વાત સીધી મારી ભૂલ છે ક્રિયા વચ્ચે ધર્મ રાખી સ્વરૂપ ના આરાધ નહીં સાથ નું સારું લગે તો ઘર પડે તો ઠીક પડે સમજ પડે આપડે લટક થી સલાહ મજી ને કાલે મળી આપણું નઈ આપડે ત્યાં જઈએ ખરા લોકો કે છે ભાઈબંધ હતા ને પણ લટક થી સલાહ લટક થી શલમા સલામ કે છે કે બીજા કોઈ સાંભળેલો જ નઈ ત્યાં સાંભળેલો બધા અનુભવ તમે નહી સાંભળેલું લાવી હા તમે તો લોકો બઉ ખોટું થયું આમ છે બધી વાત કરે અને છત્રીઓ બોલા હોય કેવાય રાકેશભાઈ બારકાટ કરવા પડે છે કોઈ તીન પતિ વારો આવ્યો આગળ પત્તી ગયો તીન પતિ વાળો તો અહીંયા આવી બેઠો હોય તો તમે બે ને ખૂચ્યા કરે બીજા કોઈ ખૂચે નહીં અહી આવી બીજા બધાને થતી ના ખૂચે જાણતા નથી બીજા જાણે છે પણ અભિપ્રાય તમે તમે જાઓ હવાના પર માં તો બહુ આ બાજુ સુંદર શાક હોય આ બાજુ થળેવા શાક હોય આ બાજુ આવું થઈ ગયેલા શાક હોય આ બાજુ દસ દાહન પડી રહેલા શાક હોય સાજા જ કશું ના બધું લોકો છે આ દુનિયામાં જેટલો ચીર પાકે છે ને બધી જરૂરિયાત ની છે તિરુપતિ વાળું ઘણ્યા થવા આપડે આપડે શું તમને પેલો અભિપ્રાય પૂછ્યા છે અંબારી અને આપડે અભિપ્રાય છોડી દેવા અભિપ્રાય બાંધે એ મારી ભૂલ છે અને તે મને જૂટે છે એ અંબાજી કરે મારી અભિપ્રાય તમને ખૂતો દુનિયા બધી જાતના લોકો આપડે જોડે ગજવા ગામના બેસવાના એના એના બે આગા ખુ એ તો બધી જમાત તો હોય જ ને જગત છે જમાત બધી ના હોય તો જગત જ કેવાય નહી બધા સારા માણસ હોય તો સારા ને સારા શબ્દ નીકળી જાય પછી કોઈ શીખપાલ લગાવે એમ રામ જગત શું થયું એવું સમજ હા બધા પાંદિ ટોળી આવે કે લડાઈ કરવા આવે અરે અમારું આ લગ્ન થાય છે હું તમે ઉલટશું આ તક નહીં તમારે એ નથી જવાનું અમારી મીજ છે આમ જ હોય શું હોય અને સુપર ફ્લેશ રહેવું કેવું હા તન્માયા રહેવાની તેથી જ બધી આ બધા ત્યાં લીધે છે ને ભાઈ પોતે કર ના ચાલતું હોય ને એવું માની બેઠો શું માની બેઠો તું ના હાજે જંગલ માં બધું જ ચાલ્યા કરે તો જગત જગત ચાલ્યા અગર કમા આવું આવું મારી એકવાનું કરેલો કેન્ડ કેવાય નતું ઘણા જોકે તમારે હોય ને તો આ બાર ભેગા થાય છે શું છે બાર જેટલા ભેગા થાય એટલા ઠંડી લાગે છે સ્ૂલ થઈ ગયો બાર થી ભેગી થઈ અને બીજું મનમાં વિચાર આવે ગરીમાં કે ટેક્સી માં જવું છે ગરીમાં કેવું છે એ બધા સુખ નો સહયોગ છે શું છે સહયોગો સિવાય કશું એટલે મનમાં વિચાર આવ્યો તે પાછો થોડી પછી વિયોગી થઈને બીજો આવશે ગમે કે ના ગમે ના ગમે તોય જતા રહેવાના અને ગમશે તોય જતા રહેવાના ભગવાન માવી ને થયું કે સંયોગો છે સમજાયું કેસ એ બોલ્યુંસુ અપા મારો એટલો હું સાસર આત્મા છું શુદ્ધ છું ભાવાહી કે મારાભાવી ભાવા નહી બાહિરાજોગ લખણા શું કેસે સંજોગ લખા સંજોગ બુલા જીવે પત્તા દુખ પરંપરા તમ્મા સંજોગ સંબંધમ સર્વમ શિવસે એ જમાઈ છોડી બધું શું કર્યું પણ સંયોગ કરો નિકાલ તો કરો પડે મહાવીર ભગવાન હેરાન કરતો અરેક પેલો શિષ્ય ભલે તો ગોસાળો તે મો છે હેરાન કરતો નઈ ગોસાળો વેર ના રાખે એ ભગવાન શું કે બઉ નુકસાન કરો ગમે એટલું કરો તો વેર ના રાખે એ ભગવાન ભગવાન વેર રાખે હવે એવી રીતે સમજાય છે કે વેર ઉભું થાય છે જ્ઞાન હાજર રહે છે સમાધાન મેળવવા પ્રયત્ન કરે છે પણ અતિક્રમણ સામે આલોચના પ્રતિક્રમણ થતું નથી થઈ શકતું નથી થતું નથી થઈ શકતું નથી એટલે શું આવરણું અતિક્રમણ થાય છે અતિક્રમણ કરો બે ઘન ચક્કર ક્યાં જીવન આવે છે કે આ હું ખોટું કરું છું અતિક્રમણ થઇ જાય છે એ ખ્યાલ છે ભૂલાતું નથી થતું નથી ભૂલાતું નથી કરવાનું છે પણ થતું નથી દબાણ છે એટલું સંયોગોનું દબાણ દબાણ છે એ દબાણ ને એટલે થશે એટલે એ આવરણો એટલા દબાણે છે એ દબાણ આવ્યું છે સંયોગોનું સંયોગ ને દબાણ એટલું બધું હોય કે આપડે પ્રતિકમણ કરવું હશે ના થાય પેલા હોય એવી ક્યુ કે સંયોગાણું કેવાય એ ના પડે મને મને પેલે થી ઉપલબ્ધ રાખેલો હજુ થાય નઈ જ્યાં સુધી ત્યાં સુધી ઉપલબ્ધ ભાવ રાખેલો કાંઈ કુદે ક્યારે કૂદે કેવાય ક્યારે કૂદે કહેવાય બઉ સાચેવો પડે આખું ઘર ફેરફાર થઈ ગયો બધું કયું વારસ નું થવા પછી ઉભો રહેવાનો કોઈ નથી આપણે ના ગમતો હોય તે મહેમાન આવ્યો તો અજ્ઞાની માણસ અજ્ઞાની કોઈ કાયદો નહીં ને એટલે ના ગમતું થયું તોથી અને થયા કરે અને મોડે મનમાં એમ થાય કે લાય અને મોડે કર્યું પણ મોડા સુધી આવા બોલાય નહીં મોડા સુધી આવે પણ મોડા સુધી આવે પણ બોલાય નહી એનું કારણ છે કે ને બોલાય તુમડા તારા જેવા તુમડા કઈક મરી ગયો શું કયું બફાઈ બફાઈ ને મરી દઈશ હું આ હું આચરો ને બાપ વ્યવસ્થિત છે આવ્યો તો નથી કે આવો આપડે ના ગમતો હોય ને તો એક બાજુ ના ગમતી ના ગમતી શ્રેણી બોલ્યા કરે અને એક બાજુ આપણું છે પણ આવો શું ચાલ્યું ચાલવાનું નથી આજે કારણ કે મેં કેટલા એવા જોયા છે મને કહી દેવાના એવું જ ભાવ આવી ગયા હોય કહી છે અમારા બે રૂમ માં અહિયાં પડી રેવાનું આવે બોલું બોલું બોલું એવું ધારું બોલું બોલું થઈ જાય વાત છે ને એવું મળું બંધ થઈ જાય છે બોલવું છતાં ના બોલાય છતાં ના બોલાય એવું મોડું બંધ થઈ જાય ને તમારે કદાચ એવું થાય તો નઈ બોલવું કેવું કરતા ઉદેક આત્મા આવ્યો આત્મા આવ્યો આ કયો કે પેલું આપડે તપાસ કરીએ તો ઊંડી ગયો અને ચક્કર ઊંઘે આપડે શું કહીએ છીએ આ દુનિયા નો નિયમ વ્યવસ્થિત ના નિયમ નાખેલ નથી કાગળ નથી એટલે આપડે કો ના બોલવું પણ શું મોડે થી નીકળે તો એમ લોક ઘરે પાછા એ ઉપલબ્ધ થયા બધા હા કે સુધી લતક પીર લતક થી તરણ વાળા મને આવું કરે પછી થયે પછી છેલ્લો આવ્યા પછી આપડે આપડું વ્યવસ્થિત કે છે સહયોગ આવ્યો સંયોગ એટલે આપણે એના દૂર ધ્યાન દેવાનું વ્યવસ્થિત સભા નો વિયોગી એટલે સાઈન દાડા થાય એટલે બેનો ભીસ્સા પિસ્સા ભરતો હોય તો આપડે સમજી આ ચક્કરે હેરવાનો છે એટલે આપડે કેમ બહુ ઉતાવળ કરી મારે નથી તમારે તો એવા સહયોગ ભેગા થાય ને એ તો ભાઈ આપડે સુઈ ગયા હાપે બેસી જાય એ સહયોગ જ કહેવાય ને એ ગેસ અરિરાજ્ય સાપ ના કરો પહેલી જતા રહી જાય આપડે અહિયાં પહેરવ ના હોય પણ પહેલી જાય ત્યાર પછી બધાને આપણે કહીએ નહીં કારણ કે કહીએ બધા ઊંઘ ના આવે પણ આપણે શું કરવું કે સારું આ પહે જશે લાયર આ બધાને ઊંઘ ના આવે એવું આપડે બોલવું તો નથી પણ આપણે આ જ્ઞાન જાણીએ છે કે ક્યાં સુધી આપણને ઊંઘ આવે કારણ કે જ્ઞાન જાણેલું છે કે જયારે નીકળે સાપ નીકળ્યા જ્ઞાન થાય ત્યારે ઊંઘ આવે કેવું સાપ પેથારું જ્ઞાન આપણને થયું એ જયારે આપડે શું કરવું કહીએ ના આવે તો કાઢવું નાતા આવે જ્ઞાન થાય વખત ઊંઘ ના આવે ઊંઘ તો ના જાય મન છે બધું છે જ્ઞાન બંધ ના ચાલે જ્ઞાનદાન કે આવ્યો છે કે જયારે સમાધાન થાય ત્યારે પડે એટલે સમાધાન થાય એનું નામ જ્ઞાન અને અસમાધાન થાય એનું નામ અજ્ઞાન શું કયું એને અજ્ઞાન નું જ્ઞાન થયેલું છે શું થયેલું એક પણ જ્ઞાની પોતાના સ્વતંત્ર દેશ પોતાના ક્ષેત્ર માં સ્વાધીન છે શું કહ્યું દુનિયા કરેલું છે જ્ઞાન થતા પહેલા બહુ નિરીક્ષણ કર્યા પછી જ્ઞાન થયું હાજે નહિ ઓળખી જાય હાજર ઓળખી જઈએ હા તો આ કે તમે આવી જુદા ના રાખીએ ઓછા એ આટના બાર બાર કરીએ છીએ તો ખોખા ઓછા લઈ જાય ઉત્પાદન એ ખોખાનું એટલું આ જ્ઞાન મળ્યા પછી બધું નિર્દ્રા થયા કરે શું થયા કરે શરીરમાં આ બે ને કઈ થઈ ગયું બે દાખલા પણ આયુષ્ય બે દાદા કઈ ઉદ્યોગ જોયું અહીંથી નિદ્રા થઈને બધું નીકળી જાય બરાબર અને મન